સવાર ઉતરી તો સવાર ઉતરી બે હોય તમારા આવતા ગાડી દે નંબર પ્લેટ અને પછી કોઈ ગોળ કે આવતા આવો તો ફરી એ ઉપરી બને વધારે બનાવે એટલે અહિયાં પોલીસ આવી છે તમે તમારા જ માલિક છો તમે તમારા જ માલિક છો તમે તમારા જ માલિક છોલ એન્ડ હોલ રિસ્પોન્સિબિલ તમે છો અનંતવ તમારી બચાવે છે અને તમે બે જવાબદારી વર્ષો એટલે રિસ્પોન્સિબિલિટી વધતી જાય છે નસો લગાવે છે નહીં લગાવતું કરે એવું થયું ભગવાન સમાનતાજી મદદ કરી રહ્યા છે પ્રકાશ સુધી મદદ આપે છે પ્રકાશ એટલો આપ્યા પ્રકાશ ભગવાન જે પ્રકાર થી કામ કરી રહ્યા છો તમારું ઉપરી કોણ છે મારો ઉપરી તો હું પ્રભુ નઈ માનું છું મારો ઉપરી તો હું પ્રભુ માનું છું બધા હા એ પણ ભગવાન અને બ્લન્ડર જે ઉગરી છે જેના આધારે આ રૂપ પડી રહ્યા છે જેના આધારે આ રૂગ પોતાનું પોતાનું સત્તાનું રૂપ છે ભરોસા નથી તમારો અને પછી તમને કહે કે આ નિર્ણય નીકળી શકે તમારે એની મેળે મિસ્ટેક નીકળ થઈ જાય તૂટ્યા પછી એટલે હું તબું એ મોટા મોટું બંધન છે શું છે પોતે e, પણ એ જે લૌકિક સંબંધો છે એ દૂર કરવાના લૌકિક સંબંધો ને દૂર કરવાના ને આ બધા લૌકિક સંબંધો છે એને હું જણી થયું એવું એ નુકસાન કરે છે નહીં શું કે હું આનો બાપો છો માણો આમ કે ગાના વાલ પ્રેમ એવી ભાવના ક્યાં થઈ રહી લોકિક સંબંધ ન હોય તો એકબીજા પ્રત્યે વાલ પ્રેમ કેમ સંબંધ રહે તો એકબીજા પ્રત્યે વાલ કે પ્રેમ તમે કેવા કેસ આપડે જે પૂછીએ ઠીક દસ ફોન પગલે થઈ જાય આમ થઈ જાય ભલી વાત ના આવે હાલ નહીં બને એમ હલ થતી મારું પાલ કેવું જઈ ગયે આદર્શી હોય મારો આદર્શ તમને લાભ હોય તમે શું પડશે ને હું ચલાવશો આ ડું ચલાવું પડે કે ખરેખર હું આનો ઢોકરા નો ફાધર જુ હું તમે જો એવી રીતે નહીં છે રિલેટિવ પણ તમે માનો છોટિવ કેટલા બધી તમારે રિલેટિવ છે તમારા મન વાય કોને બનાવું છે જેનો સવાલો જવાબ તો કોણ બનાવેનો ઉપર હા કહી જાય ભાદર ક્યાં રહેતો મદદ મદદ થી લાવે પણ ભાદર ક્યાં રહેતો ભાજન છે ના હોય મન નો ધર્મ તૈયાર કરે છે મન વધાર કરે છે મદદ તો તમે ત્યાંથી લઈ જ લેકન તે અધિકારી પર ખાતર હોય તો એનો સુગમ છે આ મને તો બરો સમજતો નથી સમજ્યા તો કે હા આ ગુજરાત સમજતો નથી મતલબ ખાતર ને બદલે આ ગુજરાત આ ગુજરાત જે બોલ્યા કે સમજાવ્યું નહી કે સ્પષ્ટ સમજાવો મતલબ ખાતર દે કોણ છે કરો ખાતર નું કર્યું બંધ થઈ ગયે છે ઓપિનિયન તો આચાર કરો છો ને તો મદર તમારી દ્રષ્ટિએ એવો કે એવો મતસ તું સરસ સરસ દે છે સે સે ઓપિનિયન આપે હા એકદમ ખરાબ કે ખરાબ દે છે તો ઓપિનિયન આપે આનાથી માર બાઈ ઓપિનિયન ઇસ ફાધર ઓફ બાઈ નહીં મદર અમને કોઈ ઓપિનિયન જ નહી મારે કોઈ આ તો ઓપિનિયન એકલા નઈ પાછા ચોરાયો ના બોલાય આપણાથી આજે ચોરી કરશે કેમ એવું તમને શું ખાતું છે તમને કઈ ભરી થઈ છે ભરી જ્ઞાન થયું છે ત્રીજુ દૂધ કહેવાય શું કે વાત છે મારી વાત એ આ બધી વાત છે ને માલકી વાણી છે માલકી બની વાણી ના હોય બધા વાણીના માલિકો હોય આ માલકી છે અને આમ પોઈજન બધું જ કામ થાય તમે જે માગો એ થાય તમારી કેટલી શક્તિ છે એના બાદ આ એ તમારી શક્તિ બરાબર તમને ચંદર ઘર આવડે તે આવડે એ આવડે એટલે ઉપરાંત તમારે પોતાની શક્તિ જોઈએ કેટલી છે જેને જાણવાની શક્તિ હતી અંદાજ જવાની સ્વતંત્ર શક્તિ વાળો કોઈ માણસ જન્મ નથી એ પણ શક્તિ એ જ નીકતિ છે દાદા કે છે કે કોઈને ધંધા જવાની તો શક્તિ છે નહીં એ સમજાયું એટલે તમારી શક્તિ રાત કરતો શક્તિ કરી લાભ જોયા થઈ ગયા મંદિર આવું ઘણા બધું એવું નહીં તો વિચારો કે જયારે તમારી અત્યાચાર ને તમારે કોવિડ જરૂર પડે બીજા કોઈ હેલ્પ લઈ પડે છે એમાંથી હું જ કરું છું કારણ કે કોઈ હરસ કરનારો છે એની વચ્ચે નીકળવું એટલે મારી જગ્યા અને પછી રાત્રે હું જ ઉ છું ત્યારે મેં કહ્યું કે આ તમે કોઈ તમને લાગે ક્રિયા દૂધી ને દૂધીયા ક્યા છે આ તો બધું થઈ રહ્યું છે પરિણામ છે જગત એ પરિણામ છે પરિણામ પરીક્ષા ના એ તો પરીક્ષા આપતી વખતે વખતે આપડે શું કરવું પડે એ તો જે પરિણામ આવવાનું આવવાનું જે પરિણામ આવવાનું છે પરિણામ નું કામ ચાલે છે હોય લખ્યું પરિણામ છે રિઝલ્ટી છે કોઈ જવું બે જવું જાગવું ઉઠવું कार्य करने रिजल्ट कोई कार्य करने रिजल्ट कार्य करने रिजल्ट આપડેરી ના કરીએ તો રે નઈ બઉ સરસ થાય ના કરીએ તો સહેજ રે બઉ સરસ થઇ જાય નઈ હું અસો થયું આગળ અને દસ લાખ કમાયો અને પછી ખોશ જાય આપડે પૂછીએ ક્યાં છે કે આમ થયું ભગવાન રૂટ્યો છે આવું બધું એમ કે જ કહેવાય આવું આવું બોલાતું જ ભયંકર ધુલમો કરી રહ્યા છે હિન્દુસ્તાન ના લોકો પોતાના ઘરનાર માણસ ઉપર જુલમો કરી રહ્યા સુધી હોય કે આપણે ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાન જુદી વસ્તુ છે અને આ આપણું આધ્યાત્મિક વિજ્ઞાન છે આધ્યાત્મિક વિજ્ઞાન આધ્યાત્મિક વિજ્ઞાન નું આપડે સ્વાપુ કરે ભૌતિક વિજ્ઞાન ના દેશ આપનારો પણ એટલી પવિત્ર ભૂમિ એટલી પવિત્ર ભૂમિ પવિત્ર ને ઊંચા ઊંચી ભૂમિ છે જ્યાં આગળ શું જ્યાં એવું માનવામાં આવે છે મને તમને સમજવામાં આવે છે એટલે કે માનતા નથી જઈ રેતો ત્યાં પોતે ભગવાન કરેલા છે આ ભોગાય પુનર્જન્મ છે એની સાબિતી ખરી પુનર્જન્મ છે એ સાબિતી ખરી હા બધી નથી આપડે માનીયે છે ને કે ભાઈ આ મારું કશું કે સાબિતી વગર તો સાબિતી હોવી જ જોઈએ મુદ્દા સાબિતી વગર તો આ બધું છે મનુષ્ય નો જન્મ મનુષ્ય ચાલી રહી છે ઉઠી લોકો માં ઉઠી વાતો ચાલી રહી છે કે મનુષ્ય માંથી મનુષ્ય થાય કે વાત તમને સમજાવ કે મનુષ્ય ઓછું આપે છે ઓછું માફ કરે છે વૃત્ય કરે છે મીઠું કરે છે એક અભ્યાસ જાનર માં જવાના એક આશંકા કેવાયું કેવાય બસ જો વર્તન છે એટલે આ જોતા આપણે કહીએ છીએ કે પાકું ઓડીમાં જાય જ્યારે સદ્ધંતા કહીએ છીએ ફરી અહીં આવે આ જને સુપરમેન સુપર સુપરમેન તે જેતો કરે જો સુપરમેન તમારામાં ને કોઈ સુપરમેન સુપરમેન મેં કહી તો મેં તો હ खा जाए कि सुपर ह्युमन सुपर ह्युमन तोड़े बने बया भाई करो खराब बचा करें તમે ઉપકાર કરશે એવું તમે હાથ આગળ કરો હોય તો એમાં કરોડ માં હોય લગભગ સિત્તેર કરોડ સાત હજાર વાંધી ના બદલ પોતાનો શ્રાસ ના હોય અને હમાનું જ પોતાને કઈ પણ ત્રાસ ના હોય ખાલી ગરમી ખાતર ઘર તમે વર્ણન કરવામાં આવો ને માણસ વર્ણન હગળતી ગણ લઈ જાય દુઃખો નું વર્ણન કરવામાં આવે તો હગડતા માણસ મરી જાય દુનિયામાં છે કે દુનિયામાં છે કે કોઈ બીજું જગત છે પણ આ બ્રહ્માંડમાં બ્રહ્માંડમાં મનુષ્ય થી મનોજ થાય છે એ રાત ખોટી નથી પણ લોકોએ દુરુપયોગ કર્યો છે સ્ત્રીઓ ને પેટે મનુષ્ય જાર છે ગાય ને યાર સકરી ને યાર લઘુ ની યાર એ દ્રષ્ટિએ મનુષ્ય પેટે મનુષ્ય મનુષ્ય જન્મ મનુષ્ય જાળ હોય એ દ્રષ્ટિએ મનુષ્યજન ને મનુષ્ય જ આવે એ દ્રષ્ટિ આ દ્રષ્ટિ અને સ્ત્રી મનુષ્ય ની સ્ત્રીમાં એ રાખ થઈ ગયો પછી સ્ત્રી પુરુષ કે સ્ત્રી આવે છે હરાધી વાત કરતા તમારે શું કરવું છે હરાધી કરી છે આપણે કંટ્રોલ કરી શકીએ આપે કહ્યું ને કે આ ચેપ રેકોર્ડ વાળી ચેપ રેકોર્ડ જ છે તો એ આપડે આજે ગુસ્સો નીકળે કે પ્રેમ નીકળે એ પણ ઓટોમેટિક નીકળે છે અરે આ લાવ લાઇ લે દે ને આવ આવ લાઇ દે નું જ ન આવ આવ એ ભૂ ભૂ કોટ લે બસાઈ બતાજો દિના રે હા મને ખબર જા મણજારી બાઉ જુના રે હા આયે લાઇ લાઇ માં જે દીધા પ્રકાર જે દે હા એ તો ભૂમા જે કે તું દોઢ છે ભગવાન નું પ્રોજેક્ટ નથી જે પોતે પ્રતિક્રિયા ના કરાય પણ આ પ્રોજેક્ટ પ્રતિક્રિયા કે તમારું તમારું જે આજે બીજો તમને હાથ નથી કરે તમારે ચેકવું જોઈએ જવાબદારી મારી છે નામથી પોલ માર્યા આવતી નઈ ભોગા ની ગોગી પછી ભોગી ને ભગવાન નામ પર પોલ માર્યા પોતાની છે લાલ બધું છે પસંદ જોવા માટે જો આપણે ગમતું હોય તો પછી રાજા હોય એ જગ્યાએ રાજા આપણે જે ગમે એ બોલો લોકો બદમાશ કર્યો એટલે એવું જ આપણને પછી ગમે ઉગતું આપણને જેવું ગમે હા એવું વડશો એટલે રમાના હે અને કેમ થાય ના બોલીએ તો એ વિચારો અને તમે એવું તમને આવું ઈચ્છા કરીને કામ છો એટલે કઈ અમે બીજા ના જરૂર નથી આપણને શું પહોંચાય છે એ આપડે બીજા તમને જે પોઈ અમને એવો નથી આપણે ગમે એવું કરવું એવો થયો પડે મારું પડી જાય તો મને શું થાય મારું પડી તો પુરાવો જોવો પડે એટલે આપણે કઈ કોઈ પાછા કરતા આપતા અને જગત છે એક ત્રણ અન્યાય થયું નથી આ એક ત્રણ અન્યાય થયું નથી આવડા મોટા જ રાખે ને દરિયા માં બળી ગયા બરોબર છે એટલે ઘેરા જઈને બિચારો સંતોષ કરી નાખે ગયું ગયું કે પાંચ પછી સીધે ધારે જન્મભૂમિ માં પ્રવાસી માં ખબર આવે કે છે મરે છે તે સૌકાર છે હોય ના હોય હા જો દાદા એક સવાલ બીજો થાય આપણે ન્યાય નીતિ ધર્મ વાળા લોકો સુખી થતા હોય બૌ દુઃખી થતા હોય છે પણ એ લોકો સત્તા રાજ્ય એ લોકો સુખી થતા હોય છે બીજી બાજુ સત્તા રાજ્યો એ બધા સુખી થતા હોય છે આ જે દેખાય છે કુદરત નો કુદરત નો નિયમ જેવો કુદરત નો શું નિયમ છે કે કઈ બાજુ આનું વધન છે આ જીવ નું વલન કઈ બાજુ છે પૂર્વ બાજુ છે કે અધો બાજુ છે તને તો દેલી એટલે જો બાજુ હોય તેને ગુજરાત હેલ્પ કરે ગુજરાત હેલ્પ કરે અને જો બાજુનો હોય અને એમાં જો ચોરી કરતે થાય બગાઈ જાય કા ગુજરાતને ભટકો મારતા સારના ના થાય આવો એટના થાય એ પરકો મારશે કે એ એ करतो નથી ઉધર લઈ જાય છે ને વધારે ઊંઘાય છે નથી તો રેગ્યુલેટર છે તે નિરંતર રેગ્યુલેશન માં જ રાખે છે અને કુદરત જે કરે છે જે અન્યાય થઈ રહ્યો તે માટે ન્યાય માનવામાં આવે દાદા તમને નથી લાગતું કે માણસ હોય એક માણસ જોતો હોય કે આ માણસો એનું મન નહીં ફરી જાય આપને એવું કે જે માણસ ખરાબ કામ કરતો હોય જે ખરાબ કામ કરતો તે સુખી છે અને જે ધર્મરાયણ છે ધર્મરાયણ છે એ દુખી છે જે દુઃખ છે તે બધા ધર્મ વાળા નથી ત્યારે પાંચ ટકા દુઃખ એ હોય છે આજે જે દુખાયું છે તે આપડા પરિણામ છે આપડે જેનું પરિણામ આપણે આપણે આ તમારી વાત સાચી છે પણ એક વ્યવહારિક દ્રષ્ટિએ પણ જોઈએ एक की बारे तो हो हो है, तरसे मन झूप पट्टी प्रमाणी एक बास साचो छता गरीब है झूपड़पट्टी म रहे बंगला में रहे તો પેલા ને જુગર એમ લાગે છે કે આ હું આટલું સાચું કામ કરું છું કઈ ખોટું હજી કરતો કોની દુઃખી આજની પરીક્ષા આપી રહ્યો છે પરિણામ આવે ત્યારે અત્યારે પેલાની પરીક્ષા આપેલી આ પરિણામ આવ્યું છે અત્યારે જે દુઃખ ભૂલી રહ્યો છે પેહલાની પરીક્ષા આપી છે તેનું પરિણામ આવી છે પણ એ સ્થિતિ પેલા ગરીબ માણસ અને પોતાનું માનસિક જ્યાંથી પરિપક્વ નો હોય ગરીબ માણસ જ્યાં સુધી માનસિક પરિપક્વતા ન હોય ત્યાં એને માનમાં માનવામાં ના આવે ને ઓછું થઈ જાય એને જાણવું છે મહારાષ્ટ્ર નું પરિણામ જે વખતે એટલે મહારાષ્ટ્ર નું પરિણામ એટલે ઓછું કઉ છું બધાને કે ભાઈ બે બે ભરી એટલે જે બની ગયું હતું અને ગમતી હોય તો એટલે આ તો બધું લેન્ડેન નો સંબંધ છે તમારો સિદ્ધાંતી કઈ જોઈએ કે આપનો સિદ્ધાંત સાચો આજે આ કારમાં મજૂરો અને માલિકો વચ્ચે હરતા અને બીજું એવો ભેદ પડી ગયો છે આટી પડી ગઈ છે આના કારણે કે અમે દુઃખી આ સુખી છીએ हमें होती, सीकर थे, दादा तरी बात मनस भूखे पेट विचार कर सके खी बात सा માન્યતા બા નીકળી જાય નીકળી જાય એવું નથી જેની પ્રક્રિયા છે અન્યાય થયો નથી લોકની દ્રષ્ટિએ સમાધિ છે સાચી સમાધિ કેવી હોય નિરંતર જાગૃત હોય કેવું નિરંતર જાગૃત હોય જાગૃતિ માં હોય